તારીખ સત્યાવીસ એક ચોરાશી વચ્ચના વૃત સારંગપુર નું બીજું સ્વામી નારાયણ હરે શ્રાવણ વીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા દરબારમાં ઉતરાય દ્વાર ઓરડા ની ઉપર ઢોલિયો બિસાયો હતો તે ઉપર ઉત્તરાધે મુખાર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક મુની હરિભક્ત ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે માહોમાં પ્રશ્ન ઉત્તર કરો પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે भगवान भक्त ने भगवानी मूर्ति मतशाय प्रश्न मुनि महुमा मन थो नहीं पी श्रीजी महाराजे उत्तर कर स्नेह तो रूपे करथा लोभे તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા કરીને પણ થાય છે તેમાં રૂપે કરીને નાશ પામે છે તેમજ લોભ કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય दे मे गुण हो गुण करो તે ભક્ત ને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ પૂછો છો કે ભગવાન ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે એ ભે ને પૂછીએ છીએ પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી છે વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્ર દુખવવા નહીં અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થાય હોય અને તેમાં પોતે જીતી એમ જણાય તો પણ જે મોટા થી નાનો હોય તેને મોટા સમીપે નમી દેવું અને આપણા કરતા મોટા તંતશન ઉત્તરે કરીને વોટા પડે એમ કરવું નહી પ્રશ્ન ઉત્તરે કરી અને મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈક વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચન ને તત્કાળ સ્નેહ સહિત માનવું તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય તો વિશે ના પાડવી નહીં એ તો આજ પાડવી અને એમ કહેવું છે હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય तो परमेश्वर तथा सतम ठीक आने आशंका थे प्रकार दीन थी वचन कहू परमेश्वर मर्जी न हो तो समीपे रहता होटा हो सत हरिभक्त આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે આવતું નથી પછી તેનું મોટા ભગવાન કરી પાછળ કરી સ્નેહ થાય અંદર ના રૂપિયા ગુણ તો આવો કરવા ભગવાન ની મૂર્તિ માં પણ થાય એમાં જે ગુણે કરીને સ્નેહ થયો હોય એ તકે ઓલા જે સ્નેહ થયો હોય એ તકે નહી પછી પ્રશ્ન પૂછો કે ઉપલા તો મન કર્મ વતને કરીને જે ગુણ હોય એ ગુણ ને ગુણે કરી સ્નેહ થાય પછી મહારાજ પ્રશ્ન પૂછ્યો ભગવાન ઉપર સ્નેહ થાય એમ કયો છો એટલે કે બે બે વા પછી મહારાજે વાત કરી કે વતને કરીને આમ વર્ત મોટા સંત હોય સભામાં પ્રશ્ન ઉત્તર મોટા પડતા હોય એવું આપણને જણાય તો એવું પ્રશ્ન ઉત્તર માં એમ કેવું ના કરવું અને ત્યારે પોતે અને ભગવાન યોગ્ય કે અયોગ્ય મનાતું ના હોય તો પણ ત્યારે તો એમ જ કેવું કે હું આ પ્રમાણે જ અને પછી એવું મળે ત્યારે પૂછવું કે મને આમ મનાતું નથી અથવા તો એમની મરજી ન હોય તો બીજા મોટા સંત અથવા તો બીજા મોટા હરિભક્તો એના દ્વારા પૂછાવવું મને આવી રીતે ભગવાન એના ઉપર બરાબર થઈ ગયું બોલી ગયું બધું બોલી ગયો રૂપ માં કરી ને થયું હોય તો કદરું ઊંઠાય તૂટી જાય કામાદેક લો માંથી એક થયું હોય તૂટેજી ને કરવું કયું સમજણ કે ભગવાન છે હું એક આનંદ કોટી અગણિત આત્મા પૈકી એક આત્મા છે અને આ તો બધા ના એમ જાણીને એક કરે તો ટકે અને જે હેત થાય છે એ આ જગતમાં પહેલા તો આ લોક ગુણે કરી રેત થાય છે પણ એ ટકે નહીં એટલે ઈ હેતમાં ને હેતમાં આપણે જ્ઞાન માર્ગે ભગવાન માં એક કરી લેવું હેત થયું ને એને કાયમ ટકાવવા જે હેત પ્રથમ થાય એ તો આ ના ગુણે કરીને જ થાય અજાણું માણસ હોય ભગવાનના ખપવાળો હોય અહીં આવ્યું હોય એના વાતો હારી લાગી એટલે એ થાય માળા એ ફેરવે ભજ પણ હજુ ઉપર છડું કહેવાય એ ધીરે ધીરે સંત સમાગમ કરતા કરતા એને ભગવાનના સ્વરૂપની જયારે ઓળખાણ થાય માલિભાથી કે છે ટકે નહી એના ભાવો બદલ્યા જ કરે નહી આમાં પેલા ભાગમાં જે વાત આવીને રૂપે કરીને હોય તો ફદરૂપ માં વયું જાય લોભ માં એવું છે એ બધા ભાવો બદલ્યા જ કરે એટલે પછી એક થયું પછી જ્ઞાન માર્ગે કરીને જો કેળવે ભગવાન તો કઈ કર્યા પૂછ્યું પણ પેલા તો ઉપરલા ગુણે તે થાય એને જો ટકાવવું હોય તો જ્ઞાન માર્ગ ગોઠવો પડે ખેડૂત લોકો રીંગણી મરચી રોપે બારથી રોપ લાવીને રોપે છે એને બે થી પાણી ન પાય ને પાણી હાથવે હવે મારું ચોંટી ગયું હો આમાં આપણે ભગવાન ના માર્ગ માં કોઈ ચોંટ તો ઉપર છડુતો હોય એમાં જો હરખું આવી ગયું અને ચોંટી ગયો ચોંટવાનો અર્થ શું છે જ્ઞાનથી ચોટ હોય તો હું કોણ છું ને ભગવાન કોણ એ જાણીને પછી અને નોટું પછી તો મહારાજે કહ્યું કે જેને વર્તમાન ધરાવ્યા હોય એને ભગવાન ઓળખાયેલા હોય એના એ કહે છે ખોટું છે કે તમારું માથું ફીડ પડશે એમ કે હાચું થાય ત્યારે નહીં તો જેમ ભેરવે એમ ભરતો ધજાની પૂછડીને બેઠે તો એનું ઠેકાણું નો કહેવાય તું કહ્યું પેલો જે પેલો ભાગ આવ્યો ને એમાં અવાંતર બહુ લખ્યું નથી ગુણે કરીને જ કર્યું પણ આનો અર્થ આવો છે તો એ ટકે અને કા ભગવાન ને ભગવાન ની પેલા રહેતા હોય એનું આમાં કહ્યું એની આવી વાત કરાય મને મળી આ બેસતી નથી ભગવાને તો કહ્યું તો એનું સમાધાન કરે પણ સમાધાન જયારે કરેલો વિવેક માં હોય તો વિવેક મારો હોય તો એનું સમાધાન એને કઈ થતું નથી મન કર્મ વચને જોડાયો હોય ત્યારે એને થાય મન કર્મ વચને જોડાવું એ પહુ ઊંડાણ માંથી તપાસે ત્યારે ખબર પડે કોઈ માણસ કે ઉપર છડવું એ કરવું છે બોલવું તો અશક હોય ત્યાં સેવા બધા કરે તો ઉપર છો એ કરીએ છીએ એમ કેતા હશે અમે હાથું જાણી કરીએ છીએ પણ હાથું જેટલું હોય એને જે આ જ્ઞાન થાય છે મન કોણ ને ભગવાન કોણ તેથી હાથું થાય તે પેલા નોશીભાઈ એનું નિત્ય કરીને જયારે જ્ઞાન થાય ત્યારે એ ટકે નહીં થવું પડે બાકી હવે ગોઠવે છે ગુણે કરીને હા શાક હારું કરીને મને જમાડે એટલે હું વખાણ કરું ને રોટલી લે આવે કરી એ ગુણ નહી જેમ સંબંધી હોય છે એટલે ગુણે કરીને જે હેત થયું હોય એનો કઈ વિશ્વાસ નહીં આ ગુણ ગુણ આવ પોતે પોતાનો ગુરુ થઈને જોવે એને દેખાય આ કઈ આ કપાટ માં પડેલી વસ્તુ એને લઈને આ કપાટ માં મૂકી દેવી દેમ કે મૂકી દેવા જેવી થોડી છે પોતે સમજે નહીં આવે નહી બરોબર એવી રીતે તો વચન ને ગુણે કરીને ને વર્તવું પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્ત ને પણ ભગવાન હવે દેહ ને કેમ વર્તવું ભગવાન ના હોય એની આગળ કેમ વર્તવું કઈ રાજી થાય એની ઉપર પ્રશ્ન માં બે છે ભક્ત એક થાય પણ ભગવાન ભક્ત માં જયારે આવો દેખાય તો ભગવાન ગુણે કેમ વર્તવું તો પોતાના દેહ માં કઈક ઉન્મત પણ હું જણાય તો ભજન માં બેસે કરી ને અથવા ચાંદ્રાયણ વર્ષે દેહ ને નિર્ભળ કરી નાખવું બોલ્યો બોલો પછી તેને દેખી ને તેના દેહ ની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે પણ પોતાને જાણે દેહ જતન કરવું નહીં એક શિંગોડ ઊંખાય આપડે ખરી પેલા એક શિંગોડ ઊંખાઈ કેવી રીતે દયા થાય એને આત્મબળ હોય થોડા દિવસ જ રે પણ એટલી શ્રદ્ધા ટકી રેવીને એક તો બીજું ન ખાય કે શિંગોડું ખાય અને સામે રસોઈ મજા નહીં આવતી હોય હોવું જોઈએ બસ સ્વાદ લેતા હોય અને આને બધું ભરતું મેલી ને કઈ ન લેવું છે એ હું વિચાર કરી ને થાય કે આને કેટલું ભગવાન હેત હશે ત્યારે આ બધું સહન કરાય માન ખાતર તો હવું કરે તથા દેહે કરીને ભગવાન ની અને ભગવાન ભક્ત ની તેલ ચાકરી કરવી તેલ ચાકરી તેલ ચાકરી શું કેવાય નીતિ સેવા બોલો ભાવ રાખી એ તો આપડે બોલીએ છીએ તેલ ચાકરી સાધુ કઈ તેલ માં સતત જોતો રહ્યા બીજી કોઈ પણ સેવા હોય એ પ્રમાણે કરતા હોય ના થાય કે આ મારાથી નહી થાય તેલ અને જાકરી પોતાનો વ્યવહાર આના વતન ને આધીને કરી નાખે અને ચાકરી તો નિર્માની ભાવે એની સેવા કરવી ટેલ અને બે માં વિવેક ફેરો જો વિવેક નથી તો તેલ ચાકરી નથી ઉપલી ખરી નથી શું તેની મરજી પરવાના જેમ કે પછી ફેરી કે તો પછી ફેર જાય તેલ કે ચાકરી તેલ છે ને એ અખંડ માલિમાં જામતી હોય કે કારણે કે આપણે કઈ જવું નથી કરતો હોય તો બસ વાંધો નઈ પ્રમાણે તરત જાગતો હોય રુચિ પ્રમાણે જાગે કઈ ટેલ કેવાય અને ચા કરી ચાકરીમાં વિવેક છે ચાકરીમાં સેવા આવે પણ આ સેવા જોતી ચાકર કીર્તન માં અરે આ પોકો કંઠ નથી કોઈ ને ચાકર તેરા આવે છે ને ચાકર એવું છે એ અવાજ ન બધું થાય તેરા ઘરકા ચાકર આવે છે યાદ નથી કીર્તન હલો તેલ ચાકરી પછી અને તથા દેહે કરી ને ભગવાન ની ને ભગવાન ના ભક્ત તેલ ચાકરી કરવી जय देने गुण कर देखी परमेश्वर ने मोटा सतने भक्त ने भगवान प्रीति थे पहले ठीक एक कूतरा ना मल देखो चौक शो दाड़ो પેલા લુગડા ખંભે તો પેલું નાય ના આવે ઓલું કુતરા નો મળી ગયોજુ મૂકી કડું લઈને માથે ચડાવી ઢુકળ નાખી આવ્યા પણ કુતરા ના મળી ગયો એટલે નાવું જાય વળી બહુ મહિના પાછા ગયેલા ગયા અને નાઈ ને પાછા આવ્યા ઘણા આવતા પણ કે બેઠે સેવા કરવાનું જેને અંગ પીડ્યું હોય એને કોઈ ચિંદવાનો રોકાતો હોય ત્યારે કહ્યું કે કેટલાક જન્મ વાસના એમાં પડે છે ચિંદુ કયું કર્યું એટલે બળદ અને ડચ કરે તો હે ઓ લાકડી મારે તો બળદ હોય ગાડા પાસે લાવો તા હેઠું માથું કરીને આખું ઉપાડી લ્યો એને આપો ન પડે અને એની ઉપર હેઠ થાતી પેડ્યું હોય તો હરું પડ્યું હોય તો આમ કરીને લઈ લે પેલા સિંગડા નાખી હોય ના? એની ઉપર એવી રીતે એવી રીતે જયારે દેહ ને ગુણે કરી ને વર્તે ત્યારે તેને દેખી ને તેને ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્ત પણ ભગવાન વિશે પ્રીતિ થાય છે પરમેશ્વર ના જયારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિ ને એકાગ્ર રાખીને કરવા બરાબર ને સાધુરામ દર્શને જાવ છો કે નથી મઈ બોલતા જ નથી બોલે ઠાકોર નથી વિદ્વાન જવાબ દેજો પાછો પ્રશ્ન સમજે નઈ કે મારે વાત કરે છીએ હા કાલે જાવ એટલે આ દર્શન નહી જો બોલતા પેલા થોડોક માલ બાકી વિચાર કરી આવતા એ દર્શને આવું હા તો આવ્યો જો ખિસકોલી બોલે ને પૂછું હું તું કરેલો એમ આયેલા જઈને આમ જોઈ ને આમ જોઈ દર્શન ન કહેવાય જો हम मन ने गुण रीत कही परमेश्वर जय दर्शन दृष्टि करते मनुष्य आन के बीजु कोशु पक्षी आए परमेश्वर न दर्शन मे वृत्ति ने तोड़ी ने आदिवरी ऊंची नीची दृष्टि कर तेना दर्शन करते जाए पी ए फाटेल दृष्टि वाला परमेश्वर के सत के मोटा सत देखी राजी थी ये दर्शन करे के मनुष्य करे करेबाई जाए लौकिक दृष्टि वालों तो जेम खिलखोड़ी बोले छे भेड़े पूछू ऊचु करेव जाणव જે પરમેશ્વર બેલે બીજા દર્શન કરે છે સ્વાભાવિક સ્વાભાવિક બોલે એટલે પૂછરૂ થાય એ પ્રમાણ સ્વાભાવિક મન નો ઝાળો એવો છે બીજા માં એ આપણે ખીલ ખોળી જવા જઈ ભગવાન હેત કરવામાં નથી આવતું હે એટલે ખીસ ખોલી થયું દર્શન કરવા ટાણે બધું ભૂલી જતા શીખવું જઈ ભૂલી જાવ છું ને બધું જો વચનાત માં આવે છે પ્રથમ એકઠેકાણે મન ને સ્થિર કરવું પછી હ કારણ કે હું પૂર્વાશ્રમ માં હતો અને સાધુ આ વાત કરે એટલે હું એક બધા વિચાર કરું કેમ થતો છે એ બી ઉંમર હોય ચોથી પાંચ મે ભણતો પણ પડખે જે સંબંધી હોય મોટા ભાઈ બાળક ને બીજી ખબર ન હોય ને એમાં સ્વામી કહ્યું પેલું એક ઠેકાણે વૃત્તિ કરવી ઠીર ઠીર તે કે બીજું સાંભળે નઈ એમ ઠીર કરી લે અને પછી ત્યાંથી ઉપાડીને ભગવાન મૂકી દેવી પણ બધું નીકળી જાય હોય જ્ઞાન હોય ને કઈ સિંઘાસન હતું સિંહાસન ને નીચે નાના છોકરા ના રૂપાળા લાગે આપડા ટાંચકા માં મન રાખવું ક્યાં એટલે ઘડીક વાર એને આમ આમ બરાબર બરાબર હોય પછી ઉપાડી મૂર્તિ આમ લઈ જામ એ જે યાદ છે ત્યાંથી ઉપાડી મૂર્તિ માં લઈ જવાય પણ કોણ જાણે હો પણ તે આ બાળક બુદ્ધિ પણ એ કાયમ માટે કઈક સ્થિર કરવાનું સાધન મેળવવું જાય મહારાજે લખ્યું પ્રથમ વૃત્તિ સ્થિર કરતા શીખવી પછી ભગવાન દર્શન જો પતંગ ચડાવે છે ને પતંગ એમાં જોઈજો કેટલી વૃત્તિ સ્થિર છોકરા કરે આમ પેલો ચડાવવું હોય ને ઉપડ્યો ઉપડ્યો કેટલી સ્થિર કરે ઈટાણે એને કો ખાવા બોલાવવા આવે તો એનો અંબારક હોય પછી વૃત્તિ પછી ઊંચો ચડી જ જોયા કરે બરાબર भगवान कर संकल्प ना बोलोड़ी बोले पूछूच करें परमेश्वर बेड़े बीजा दर्शन करे लौकिक दर्शन जय मांगे त्यारेव प्रथम सारो हो नही હંમેશા ગયો કેટલાક મોડો થયો હોય કેટલાક આગેવાનો છે ને એક નીચે વાટ જોતા હશે ની રકમ ઠરી દઈ પછી એટલે જટ પહોંચે પાછા એવા લૌકિક દર્શન જયારે કરવા માંડે परमेश्वर वेड़े बीजा दर्शन करे माँ तरह सारो हो नही दिवसे दिवसेतरता जाए परमेश्वर न दर्शन करता करता आदि अडी दृष्टि करी नहीं परमेश्वर दर्शन करता करता आदिवारी दृष्टि कर અને પરમેશ્વર ના દર્શન તો પ્રથમ પહેલે ને ને તે પોત પોતાના જીવન સમજો આપણા પોતાના જીવનમાં ભગવાન વિચારે એને ખબર જ હોય ન વિચારે ખબર ન હોય એ ઘટવામાં હોય એટલે એને ખબર જ ન હોય પડી જાય તમે કયું એમ જ નથી અને આપડે રાખવું પૈસા કોઈ ઓછા જોતા નથી પણ કઈ કરવું નથી જોઈએ પૈસા લાખો મળી નવો નવો ધંધો ખોયા જ કરતા હોય ભાઈ દ્રષ્ટિ ગરીબ હશે એમાં મહેનત નથી એતો અને એમાં આનંદ આવે છે પછી એ આનંદ કાયમ ન રહે કારણ કે દેહાભિમાન ને અહં માં પેહી જાય એ અહમ પછી ચોટો આ નું તો છે ને પહેલું તો છે મારે કોઈને કઈ કરે હોય ગઝામાં જવું એટલે એ મારા તોડી ને થઈ જાય પછી આવ્યો પછી જમી નારાયણ પૂરી થઈ ગયું સાધુ થવું એટલું જ ને એટલે પૂરું થઈ પૂર્વે દર્શન કર્યું છે કેમ યા શાસ્ત્ર ને પૂછવું સદગુરુ ને પૂછવું અને એ પ્રમાણે બધું કરવું જરા હો કરે ને પૂછવાનું ક્યારે ક્યારેક થાય કરવાનું પ્રાથમિક નાની હોય પણ એ કરવા પ્રયત્ન કેટલો કરે હવે તો માગે કે ઘરમાં ના હોય તો ગમે ત્યાંથી વ્યાજે લે પણ ખરવા પ્રયત્ન કરે અને એવા લૌકિક દર્શન જયારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહી અને તે દિવસે દિવસે ઉતરતો જાય अलौकिक अलौकिक मन मलौकपणु रहत एक दृष्टि कर एक दृष्टि कर અને દ્રષ્ટિ પલટી ને આંતર માં ઉતારવી એટલે શું દર્શન કરતા હોય દર્શન એકાગ્ર મને કરી પછી આખી વીજ જઈ તો એમ મૂર્તિ દેખાય છે કે નઈ એમ જોવું જોતું જવું દર્શન ની રીત જઈને આમ જાય ગયા દર્શન હવે બરાબર કાઢે વળી કઈ વયું હોય તો હોય પાછું ઉતારે કઈ દ્રષ્ટિ પર ઉગી કહ્યું પેલા ધાતુ પાછા પછી જાણીએ પછી આ તો સચિદાન એ ભાવ માં પાછા દર્શન થાય ત્યારે એ દર્શન નો પ્રસંગ ઉભો થાય તી પેલા તમે ત્યાં કરો પેલા હું કઈક બોલે કરતા નાકા બીજું યાદ નતું પણ હવે આવતું નથી લાઈન આપડે ભૂલી જઈએ છીએ અહીંયા આવ્યા પછી લાઈન ભૂલી હરિભગત થાય મંદિરે હું કામ અહીંયા આવું છું એ કોઈ હરિભગત ના હોય એ તો જાણીએ ક્રમ ગોઠવાય કે પણ શા માટે હું અહીંયા આવું છું એને ધ્યાને આપડે સાધુ નહીવું સાધુ હોય સાધુ થયા નથી હરિભક્ત આવે જ હોય હારામાં કંઠી દેજો જયારે આપણે હારી ને જાણીએ હારો એટલે દઈ હારો એટલે પોતાની એતો એવો કઈ સાધુ નહી હોય ન હોય કે બરાબર છે પછી આ ગુણ ગરીબ માં કેમ બદલે બોલો અને જેમ ધર્મપુર માં કુશળ કુંવર હતા તેલટાવી દ્રષ્ટિ ને એકાગ્ર રાખી કરવા પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા અને જો પરમેશ્વર દર્શન પેલે બીજા દર્શન મનુષ્ય ના કે કૂતરા બગાડા કરે છે તો તેને જયારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય અને તે અન્ય પદાર્થ પણ ભેડે દેખાય તે માટે પરમેશ્વર ના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા પણ ચપલ દ્રષ્ટિએ ના કરવા અને પરમેશ્વર દર્શન દ્રષ્ટિ ને રાખીને કરે છે તેને એ દર્શન નવીન ના નવીન રહે છે વધારે નવીન દેખાય નવીન દેખાય રૂપમ રમણીયતા ભગવાન ની મૂર્તિ રમણીય છે રમણીય તો શું જેમ જેમ નિહાળો એમ નવું જેમ જેમ નિહાળો એમ નવું દેખાય તો રમણીય અને પરમેશ્વરે જે વચન કયા હોય એ પણ આજ્ઞા ધર્મ સંબંધી આજ્ઞાઓ કીધી હોય એ આજ્ઞામાં એને નિત્ય નવીન ઉત્સાહ રહેતો જાય એટલે શું આજ્ઞા પાડવામાં દિવસે દિવસે શ્રદ્ધા વધતી જાય નાના માં નાની લો પાણી ગળી હું કહ્યું છે ને એમાં નવીન ભાવ શું ઉભો થાય દરેક વસ્તુ પાણી દેખાણું તારક વચન યાદ આવવું જાય ગળેલું હશે એમ હઈ તો ગળી લેવું પોતાને મને પ્રભુએ આ આવી ના કરી એમાં કંટાળો ન લેવાય હોય આજે પીના બિનારે આજે મને મૂર્તિ માં ફરક બચ્યો આજના પાણી એટલે હવે આજના મારે કોઈ પણ ફિલ્મ કરવી જોઈએ તો એક વસ્તુનો અખતરો કરવા ગયા તો અખતરો સફળ થયો પછી અખતરા કરવામાં ભરાય એની માન્યતા ન આવે એને એ અખતરો છે મૂર્તિ દર્શન એ તમારી શ્રદ્ધાનો અખતરો છે જો દર્શન થયા અને આવી તો શ્રદ્ધામાં વધારો થવો જોઈએ સમજાણું ઘણ એ એ કઈ કરીએ આજના થઈ આજના તારી એમાં આ લાભ થઈ ગયો હવે આજનામાં શ્રદ્ધા વધતી જાય છે હું બોલું એટલે બોલે કાજીનામારે કાજીનામા ભગવાન નું નહીં એમાં શ્રદ્ધા વધતી જાય છે આજનામાં શ્રદ્ધા વધતા ના ઘણી મને યાદ આવી પણ ભગવાન બહુ મોટાનો મોટો લાભ છે આ સામાન્ય વસ્તુ નથી આપડે ભેગા લઈ હસી કાઢી નાખીએ અને બધા કાઢી નાખીએ આજ હું આ માર્ગ હાથ માં એ ઓછા જન્મ કોઈ નહિ હું તેનું જન્મ ના થયા હોય ત્યારબાદ આ ભગવત કથા અથવા પાસાની જોગ થાય છે આ રહી પણ એમ આ સમજાવીને બોલી જઈએ છીએ જેમના જી ની નથી પણ જોવા રહી ને ભાઈ ને આપણે મજ માં ઓછો થઈ જાય રઘુઆ મહિના તો ગણ્યા છે ને પેલું ગાય સિંઘ રૂપે બની દિલીપ મારવા જાય પછી હું જઈશ સિંઘ બોલે ભણાવના જ્ઞાન જ્ઞાન સામનું મોટું વરસાદ બોલો બોલ્યો આ બોલો આપણા બે જે આ મેળા એ સાથી જ એમાં પણ યાદ હજુ નથી આવત કુમારમાં એમ આવે ને કુમારમાં જન્મી ગયા તમે ધીરે પ્રાર્થના જન્મી ગયા એ તો વિદ્યાઓ બધા હોય આવી પણ આ બે સંયોગ થયો છે ગાય અને હાવલ જણાને ભાષામાંથી આવે છે એ બોલે છે કે આવા વનના એકાંત પ્રદેશમાં તમારો મારો જેવા જોગ થયો એ જરૂર કોક જન્મમાં તમારે મારે જ્યાં લેવા પૂછ્યો હશે અને મિત્રાચારી હશે આજે તું મને મારે છે ને આ બરાબર નથી દહીને જ્ઞાને બી હું લાવી છું સિંઘને રૂપ લીધું તો બહુ પાછું અદૃશ્ય થઈ જ આપણને આ સત્સંગ નો દેગ થયો સાધુનો દેગ થયો ભગવાન ભગવાન વેગ આવ્યો એ કેટલા જન્મના પુણ્ય છે એ આપણને કાયમ યાદ આવતું નથી એટલા ઘર્ષણ થયા કરે છે તમારું ઘર્ષણ મને બાળે પાછું વાહડા ઘસાય એમાં મળે કોણ ના ઈ મળે પણ વનની પાડે પાછું વાહડા નો ગહારો કે વાડા એટલા પડે કરજો તમે ઉદ્યોગમાં મૂકો તો શાંતિ આપો પણ યાદ આવે કે આવો સક્ષમ નો યોગ મળ્યો મારા કેટલા પુરવાના ભાઈ પણ કાયમ ચાલુ છતાં તો ગુરુ હોય એની આમ ન જવું પછી એટલે ઈ ભૂલો એટલે મારે ગુરુ એમ ને એમ ન જવાય વિશાળ ના ભણે એમાં કોઈ પેલો નંબર લાગતો હોય કેટલાક છોકરા છેલ્લો નંબર છોડે નહીં હોય પેલા પેલા નંબર વાળો વાળો હા છેલ્લો અંદર આપણે નથી એટલે એનો ભાઈ બંધ થાય મારે છેલ્લે બેહું છે અરે છેલ્લા વાળો અંદર મારે પેલો બેહવું જો આપણે સાંધુ ને આ ભગત કહેવાતા હોય એ બધાને હું છેલ્લે નંબરે બેંબરે જવા જ ઈચ્છે કોઈ ભૂખલે ચડવા વિચાર જ કરતો નથી નંબરે અંગળ ઉપલે નંબરે જવા જો વિચાર કરો આ બધા ધર્મ મટી જાય કેમ છોકરા ભણે છે તો પુતલ્ય નંબરે લેવા ઈચ્છે જ આપણને ભગવાન ઓલખાણા આ સક્ષમ ઓળખાણો હવે કુતલ્ય નંબરે જવાના ધ્યાનતા શું કુતલ નંબરે જવામાં કાંઈ ચૂકવણું કરવું પડતું નથી આ પંચ ઇન્દ્રિયોના આહાર એને ક્ષુપ્ધ કરવા અને અંતઃકરણરૂપી ઘોડા તોફાની એને આપતા શીખવા જોઈએ મનના સંકલ્પ પ્રમાણે કરવું નહીં મનનું ભૂખેલું આગળ લાવવું નહીં લેખ્યા શીખે એટલે શાંતિ થઈ ગઈ બાકી ભગવા પહેર્યા એટલે હું પગત થઈ ગયા ભાઈ હું વિચાર કરજો આવડાના થવાના છે બધા ભાઈ હશે કેટલું યેન પરિતિત મન ઓરະຍાન ચુરાવિરા દિજે તતામ હારિ દે